તમે જવા કરે છે થોડા ડોલર સારું મન બગડે અને પોતાનો સારો આવે તો દસમી રૂપિયા મળવા જાય તો પાંચ से। मलने, अपड़े ने ताजु जी। गीता जुदी वस्तुसूत्र जुदी गीता, गीता मोक्षे जवा બધી રીત બતાવી છે અને આપતા સૂત્ર તો તત્વ છે તત્વ દેખાડ્યું છે સૂત્ર હત્વ વિજ્ઞાન એ બધું જાણવું પડે ને એમાં ફેર पुस्तक नु कल्याण ना थी जाए कह गीता बो मोटी कह गीता बो मी छे મોક્ષ માની બેઠા એટલે હું આ તો જંજા કેવાય મેળ કલ્યાણ કરી રહ્યા છો તો મને તમે શ્રી કૃષ્ણ નો જ અવતાર લાગે છે અનુગ્રમાણિકા મંગલમય કોના છે એને શેરી ના સાઈ બા જેવા દેખાય એટલે જેવું કર્યું હોય એવું દેખાય ને એટલે પેલા જુદે ના લાગે અમાર સાઈ બાબા નથી એટલું બધું સાંઈ બાબા ને તોય કેમ એવું થાય અત્યારે નથી નામ તરાધના કરી હોય ને તો એ પ્રગટ થાય એવું વિરલ વ્રેમણ ભૂમિ વિશ્રુત નિજ લીલા અકળ કરજક શ્રે કવિર પ્રણામ અને કૃષ્ણ ભગવાન દસમા બારમા થવાના એટલે આ તરીકે લખ્યું બીજી જગ્યા એ લખ્યું જ બધું બીજું ક્યાં લખ્યું છે હું જે પદ ઉપર છું તે જેવું બુ વગર નું લાયસન્સ કે જેવું તેવું હોય છે સેન્ટ પણ બુદ્ધિ નહીં કેવી લાયસન્સ મેળવી તો ચારે ગતિમાં ફરે હિન્દુસ્તાન ના લોકો ને તમે કહે છે કે જે પરદેશ લોકો છે જે પરદેશ લોકો છે અહીંના લોકો છે ते एम कह छोट पंदर टका दस पंदर टका हिंदुस्तान हाँ हम जवाब થોડું થોડું લેડીઝી થાય ગુસ્સે થાય લેડી કેટલું પૈસા માટે નઈ મતભેદ માટે ख नहीं जागर करी बुद्धि आउटर बुद्धि एट्ड आ वस्तुओं बुद्धि મનુષ્ય બો બુદ્ધિ નહિ એ લોકો તન્માય કાર થઈ ગયા છે ઈચ્છા બહુ એની જરૂર આપડા હું કેવો છું બધું મોટા સોવી કલાક આપડે નિંદાબીએ आप शु बचे जुए तो पी आज मीट ब એ લોકો ખોટું એ લોકો એમ સમજે છે કે આવે ન વેપારી ને જ વિચાર આધા બધા તું ખાતો ના હોત તો બઉ ઓછું પાપ લાગે અને આવરણ આવે ગાઢ જોઈએ છે આવરણ આપડા લોકો ને આવરણ ના આવે તો એટલા સારું ના કરે ઘણો કાગજ છે આ તમારો છે दादा जैसे ज्ञान लीधस अपन श्रीमदी रहें एक सौ आठ नंबर आंकड़ो हमेशा दिवस तो आम पाठी मैं जा करो ते एक सौ आठ माँ मणका आंतु ये एक सौ आठ महा मणका हो तो मैं खबर ज नती तो मैं लगे कि आठ नंबर न कहीं क्या बराबर छो એ દાદા એકસો આઠ જ ગણાય તમે કશું પૂછતા નથી આજે કેવું કેવું પૂછો હશે જ્યોતિ એટલે શું એમ પૂછો જોતી એટલે શું કહ્યું તું જ અને અનુભવ બોલો સમજ ના અનુભવ બે દેવું થાય તરજોતી થાય બે લખેલું છે તમે લખેલું ભૂલી બેન ભૂલી બેન તમે લખતા નથી અવિનાશી ને માતા પિતા ના હોય વિનાશી ને માતા પિતા હોય પછી સમજો બેન कल्याण स्वरूप आत्मा अविनाशी एने माता पिताशी होने मिता चल पची મનુષ્ય માં જ આવવાના છે અને બીજી બાજુ માંસ ને બધું માંસાહાર કરે ને બધા પાપ કરે તોય પાછા મનુષ્ય આવે એ જરા સમજાયું નહી એમને પાપ ક્યાં કરે છે એ મનુષ્ય નું માઉ ખાય છે હિન્દુસ્તાન લોકો માનવ ધર્મી લોકો છે હું માણસ લોહી પીએ છ હા હું કે તું તો લોહી પી ગઈ વસ્તુ બાપડે વાપરે વાપરા પોચ લોકો મારા જેવા પહોંચતો કરનાર જોઈએ તમારા જેવા પડતી આપનાર જો जानवर <laughs> <laughs> ने, ने मारे वे खास जाए नहीं जरूर नहीं जरूर बन बंद ना, ना पे तो यू लमजे मस ने मरिए तो दुख न थवे आप जीवड़ा बदस आख ना تمو جگہ والا نہ او تیل کائنا تمہارا سر دیر میں نہیں کرتا ہے وہ سارے نہ تمہارا وہ کائنا ہے تیل اوری گونی گھوری اوری اوری گونی پتकारे توڑیے تو خبر پڑے لوکوں نے جمو بھائی کون ہے جمو بھائی રામંદિર ધંધાનો રંગ કેવો હતો પેલા બે થી ઘોડા નથી ફરી આવો તારે જોજો ચાલો દીદી જ્યાં કરું છું ત્યારે અત્યારે થોડા વખતે એવું થાય છે કે દાદા કપાળમાં જીસસ કઈ દેખાય છે પછી આમ કેમ થાય તો પણ દેખાય એ તો કોઈને સ્વાય બાબા દેખાય કોઈને એ દેખાય ચમત્કાર કે દેવું બેવ બાકી નઈ દેવું તો બાકી ફક્ત હોય તો ચોખવાઈ નાખજો અત્યાર સુધી માં અઢાર ડોલર વાપરેલા અત્યાર સુધી માં સારી જિંદગી માં આઠ જિંદગી માં એ ક્યાં જતો ચાલે છે એને બોલવા દે પ્રશ્ન પૂછો દાદાએમ પૂછે કે તો કે પપ્પાના પૈસા આવપરજી હતી કે નહીં એમ આતસ છે બહુ જ દાદા કેટલા પણ ગણેય પણ નહી હે ગણેય આબアウト એબアウト આ ફર્સ્ટ ક્લાસ હોય મને જોઈતો એ બધું મને કહેવા દે ઓનસ ત્યાં ફરવા જઈ રહ્યા કાઈ આ કેટલા વર્ષ પછી ની વાત કરો છો પચીસ હજાર મમ્મી નો ડિલિવરી ખર્ચો તો ત્યાંથી જ ગણાય વાપરા ત્યારથી ચોવીસ માં બાર તેર વર્ષથી ખર્ચા જ ના કર્યા વિચારી ભણેલી ને દાદા આપણે ખર્ચા નહીં લગભગ હંડ્રેડ થાઉઝન્ડ ડોલર્સ કે છે જય સચિરાવે તો ખોટા રસ્તે જશે નઈ પૈસા મનુષ જીવન ની વ્યસ્તતા નો દુરુપયોગે લખેલ તે બે પાના હાથી હું આખો દિવસ રડેલો અને વિશાદ સહન ના કરવાથી થવાથી મનમાં બધું આવી દીધેલું બરોબર હવે તો તમે મળ્યા તે બધું પાક પડવાનું પણ રડવાનું બંધ થતું નથી બધું શું એ તો માં મળતી હોય જ્ઞાની હોય તો જ્ઞાની પર રડ્યો તો છે કે જ્ઞાની રડે તમે એ એ જ નહીં નીકળી જાય બધા કચરો નહીં તો ડુમા પર આવી એટલે વાંખ્યા ટપકે તો સારી સારા સારા પ્રશ્ન પૂછ્યા એ પ્રશ્ન મને ખબર નઈ કે આ ધર્મ વાસતા મંદિર બંધાયું રાધાકૃષ્ણ નું એમ લંડન ભૂલી ભાઈ પૂછે છે ત્યાં બ્રહ્મ જ્ઞાન એટલે શું ભૂલી ભૂલી પૂછે છે બ્રહ્મ એટલે શું બ્રહ્મ જ્ઞાન બે પ્રકારના એક શુદ્ધ પરમાનન્ટ હોય એક અશુદ્ધ પરમાનન્ટ હોય હિન્દુસ્તાન લોકો અશુદ્ધ પરમાનન્ટ માણસ છે આત્મજ્ઞાન નજીક માં હોય એવું જ્ઞાન કે हिंदुस्तान बदा जाने, आ, ए, पुछे चे, के, जाने चे, के कोई दुख थाय तो पाप थाय बदा केम एवं करे जाने तोय बदा जाता તંબુરા ફર્યા કરે છે તંબુરા જાતકવા પડે મારે એટલે મનમાં શું માની વાત હોય દુઃખ દેવાને શું કર તો સે બોલવું પડે જેલ માં જેલ માં ગલ દે તો ભગવાન બઉ પાંચ ગયા ના થાય બઉ પ્રયત્ન કર્યા ના થયા ગોઠતા ના હતા એ થોડા ઘણા ગોઠ્યા મને મળે એટલા બીજા કઈ બધા ગોઠવાના કારણ કે ભગવાન આ બધા મહાત્માઓ ને તમે વિઝા આપ્યા મોક્ષ હવે મૃત્યુ અંધકાર તો બધાને જ આ જીવન શરીર છોડવાનું તો તે ટી આપીને તમે જયારે મૃત્યુ આ મહાત્મા બધા સૌ મહાત્મા છે દાદા તે મૃત્યુ પામશે તો તમારા સમાધિ જ પામશે ને એ અમારી આજ્ઞા પાડે એને સમાધિ ગેરંટી અને અમે હાજર થઈએ ગેરંટી ના પામેરિકા આવ્યો પણ અહિયાં આવ્યો અને અમેરિકા માં ભણ્યો નહીં શું થાય હું તો ભરૂ માંથી પડ્યું પણ આપણું મથે નહીં પડે અપનાવું દરરોજ પ્રેક્ટિસ માં મૂકવું તો બહુ અઘરું છે એમ કે છે જ નહીં બિલકુલ છે નહી પોતે ફરવા જવા છે અને આજ્ઞા પૂરું દેવું કામ કરતો गोविंद भाई कहते सवार नक्की करिए आप दादाजा पड़ी तो यू कय परिब्मा એ તો તમને તો આ જ્ઞાન આપ્યા પછી તમને રેવા દેશે જેવું તો માર્કસ પણ જ્ઞાન એકવાર લીધા પછી પણ આ બધા છે કે તમારો અ કે મારે રેવું છે કેમ ના રેવાય એક દાડો ના રે પછી કેમ ના રહેવાય રેવા જ છે સ્કૂલમાં આજના રહેતો ને કે બેલ પેરાતે અહીં થી તો બરોબર સાચી વાત કરી દાદા સાચી વાત કરી કાંઈ ભાંગ કાઈ મેળા ને બેઠે કેતા ઓટ નહીં આવછે અહીં નથી આઈ કયો ભોય ને ધ્યાન દુર્ય કરો હા બરોબર છે દુર્ય ઓકે ગયા છે કોણ કેવા રહે છે તમને કેવા આટલા બરોબર દાદા પણ ભૂલી થઈ જાય છે પોતાના ઘર માં શુદ્ધાર્થમાં જોયા બહાર બહાર સુધાર્થમાં જોયા જવા જઈએ સિદ્ધાર્થમાં જોયે આ ભૂલી બેન દેખાય બીજી વાંખે સિદ્ધાર્થમાં દેખાય ના દેખાય જયારે હું પગે લાગી ને એક દર વર્ષ ત્યાગ રાખું છું ત્યારે મારું હૃદય અંદર રડતું હોય એવું લાગે એટલે હૃદય સાફ થાય શુદ્ધિકરણ થાય હૃદય ચોખ્ખું થાય અને ઘણી વાર હાથ માંથી હાંસી પણ આવે છે આ બધું જુસો હવે આપડે દાદા ભગવાન ના અસ્થિમ જઈ જાય બોલ્યો ને તો આમ વળી તમને એમ થાય भुली बहन पूछे थे चे के दादा, दादा स्वप्न गए અમારે તો આ અમેરિકા ના બધા બધા સ્ટોર વાળા કે છે દાદા તમારે જે જોઈએ તે લઈ જાવ નવડા છે જ નથી આવું ત્યારે આ હાથ ભાઈ ભાઈ જાય છે હું કાચું બધું બિન જરૂરિયાત લાવે લંબો શું કેવાય અ પૈસા નો દુર્યોગ ના કરો જ્ઞાની થયા પછી પૈસા નો દુર્યોગ ના થાય જ્ઞાની નો ભાઈ પૈસા બીજા ને કામ માં લાગશે કિંમત નથી કીધું જાગે દીપુરુ થઈને વાત કરી આ તો બરો મોહ કેવાય એ ના સમજ પડી મોતી দান મોતી ગમ મોતી ગમે એટલું આપે તો એને અર્થ નઈ ને મોતી લાય મોતી તો વર્ગણ નઈ ને આ જરૂરિયાત હતી લાયા નકામો હા શું અર્થ નેસેસિટી હેઝ નો લો નેસેસિટી કોઈને પોતાને માટે લીધું ના હોય પણ બીજા ને આપવા માટે મો થઈ જાય નહી મોતી મંદ એનું સ્ત્રીઓ જરા વધારે ભૂલી જાય ઉંદર મીરા છે પુરુષો ને બહુ ગમે છે તમે આવું કહો છો એટલે પુરુષો ને બહુ ગમે છે પુરુષો ભાઈ પાસે જાય પછી બંધ દાદાજી આ તો બધા ડિસ્ચાર્જ જ મો છે ને હવે ડિસ્ચાર્જ હા ડિસ્ચાર્જાર્જા ડિસ્ચાર્જ મો જાણવો છું બહુ થઈ પણ તે ખ્યાલ ના રહે ગુલાબી કચ્છ દાદા મળશે ત્યારે આમ કઈ ને તેમ કઈ એમ થતું હતું જયારે મળ્યા તારે એક વાત રહી ગઈ દાદા દાદા ઘરે નહી હોય ત્યારે એક બે પ્રશ્ન પૂછો વાંચેલા પુસ્તકો વાંચ્યા શું કે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે મોહ ઓછો થતો જાય તેમ પરિગ્રહ ઓછો થતો જાય તેમ તેમ ઉપર ચડતો જાય નથી ઠંડક થાય એ જગ્યા કારણ કે પછી ચરે પાછો ચડ્યા પછી પછી કોઈ ઓળખ વાળો મળી આવે અરે ચુહાણ આ લાગેલા જ્યાં મરે ચુહાણ ચડાય નહી આપડે ચડવાના છોકરા ચડવા સિનેમા ભાઈ ના છોકરા ચડવા જ ના કવિ માં એટલે આક્રમ કાઢ્યો આક્રમ એટલે લિપ્સ માર્ગ શું કેવા જ્ઞાન આપ્યું તમે અક્રમ નો અનુભવ કરાયો પછી કેરી ધીમે ધીમે થાય છે ક્યાં સુધી રહેશે મોટી થાય જ્યાં સુધી મોટી થાય એટલે પાકે નહીં મોટી થાય શાક થાય એની મેળે હવા વગર પડે પવન મમતા છૂટે વારી મમતા છૂટી જાય વાબા ને કેરી ઉપર છોકરા જેવો ભાવ હોય મમતા ભાઈ પગાવ થાય એટલે છૂટી જાય એટલે વાંબો એને છોડી દે ને એની મેળે છૂટી દે એ શાક પડે આપડે નારિયે નારિયે છોડે નારિયે તોડાયું પડ્યું આ મમતા જુઓ નારી પછી મહિના પછી એને મેડી દે એ રીતે ઘર મેમ પૂરો થાય ત્યાં સુધી રે થાય કર્મ શું કરે કડવો મીઠો સ્વાદ આપે તે કડવા સ્વાદ હોય કડવું ફળ હોય તો કડવું ચાખવું પડે મીઠું ફળ હોય તો મીઠું ચાખું પડે મીઠું ફળ પુણ્ય કર્યું હોય તેનું સારું કર્યું હોય કોઈનું તેનું ફળ મીઠું આવે અને કોઈનું બગાડ્યું હોય તો કડવું ફળ આવે એમ કડવું ફળ જ્યાં સુધી થાય જ્યાં સુધી ના રહે ત્યાં સુધી કર્મ રહ્યા કરે ચાકી રે તો ખરા પછી બીજું આવે બીજા કર્મ નું બંધન ક્યાં સુધી એક કર્મ પૂરું થાય એટલે પાછું બીજું કર્મ આવે પણ કર્મ બંધન ક્યાં સુધી રહે કર્મ નું બંધન कर्म करतो अटके नहीं। कर्म अलग बंद गयी अरे चालू एव प्रश्नो दादा बंधन છૂટી જાય પોતાના સ્વરૂપ નું જ્ઞાન જાણે કામ છુટો થાય ખબર એવું પૂછવા માંગ છો બરાબર ચાલ તને ખર્ચો જ નહી ગમે કારણ કે તને સુખ જોયું હતું તે મેથી આવતું પેલું ડોલર મને આવતું નતું ડોલર ખર્ચતા નથી આવતું આજે પાસે મોડું બગડેલું પાછી આવે તરત એવું ડાયું થાય મને કે છે ખરા ઘરના મારા બધા ફાધર કે લોકો લલિત ગાડો થઈ ગયો કારણ સમજદાર છે કે દાદાની પાછળ એનો ભાવ છે તેથી આવું વિશેષ કરી થાય છે વિશેષ પરિણામ થાય એટલે પણ આ દેશના લોકો નથી કેતા છે ઘણો સારા આપડા દેશ માં આવે તો બધા પછી ચક્ર દેશમાં આવી શકે નહીં ઉઠા મને લોકો આ મગર બગડી ગયું છે કે મારે ખુલાસા કરવા પડે મારો ખુલાસો મારે નહીં પાછા વધારે પડતો ભાવ છે ને દાદા પ્રત્યે દાદા ને કે માણસ ઇન્ડિયા માં સંતો હોય ને કેટલું There is so much crazy. Let me ask you. Here you come. What are you talking about? What are you talking about? It's a house. સાસુ સસરા બધુંઠંદોઈ